એ પ્રકારના આધારે તમારે કોક અપમાન કરે એટલે તમને શું યોગ થાય છે લાગે અંદર અંદર લાગે છે એમાં કઈ દેખાવો લાગતો નથી કે એમાં કદું ને છે નહીં લાગે એક એવી ચિત્ત દશા છે ભાવ ભાવ એવો થાય છે એવું લાગે છે ભાવ એવો થાય છે એટલે તે વખતે જો તમે જ્ઞાન મળેલું હોય સમય કોઈ જાતિ આ જ્ઞાન નઈ અહીં ન માટે મારા કર્મ ના ઉદય ના પડી તો એમાં મને એને કર્મ માંથી મુક્ત કર્યો આજે કર્મ થયું હતું તેમાંથી મુક્ત કર્યું એટલે એના ઉપર દુર્ભાવ નહી લાવવાનો અભાવ નહી લાવવાનો અને ભાઈ કહી શું સમજ અભાવો તો એ પુરસાદ થતો અવડો થાય છે અને સદભાવ લાવો તો પુરસાદ થાય સારો થાય સમજે આ દ્વારિયો એટલે લાભ મન થાય લાવણ મન થાય ના થાય એટલે પુરસાદ તો છે ખબર પુરસાદ નું પાક થયેલું આજ કેવા પ્રકાર નું કેવા પ્રકાર નો પુરસાદ તમે કેવા પ્રકાર કોઈ પણ પ્રકાર નો પુરસ્કાર કે મને ખરાબ વૃત્તિઓ માંથી જતો રોકવાનો કાયમ પુરુષાર્થ કરું છું મનમાંથી મન ખરાબ વૃત્તિઓ માં જવા રોકવા પ્રાર્થના યાદ હોય ત્યારે કરો છો ના યાદ આવે ત્યારે કરો છો પછી પછી સચિદાનંદ ना खावा पीछे पूछा करो नहीं कि है करू तो चाले तो बो नक्रम चाल कर नित्य क्रम क्या કરવા માટે જે તપશ્ચર્યા કરવી પડે એને પુરુષાર્થ કઉ છું માયા માંથી મન ને મુક્ત કરવું એ જ પુરુષાર્થનું બીજું કશું નહીં માયા માંથી મન ને મુક્ત કરવું એ જ પુરુષાર્થ બીજું કશું જ નહીં લાગણીઓ થી દૂર થવું થવાનો તો પ્રયત્ન કરવાનો છે પુરુષાર્થ દૂર કરવું એ ઉત્સાહ છે કે લાગણીઓ ઉત્પન્ન થાય છે એ કોવ કેવાય હા સાચી વાત હું એને ગારો નહિ ભણવાનો એને એને ક્ષમા આપવાનો વિચાર કરું પણ ચેતન માં જો ક્ષમા આવે તો ખરું એ નથી આવતું કે એને એને થાય ત્યારે અપમાન જેવું લાગતું નથી અપમાન કરે કેટલા જીવન માં તો આયાત મને એવા અનુભવ લોકો અપમાન કરે કાળો દે એ કોઈ કાયદા ના કરતા છે ગેરકાયદેસર કરતા છે परीक्षा भगवान ज आप परीक्षा करेक्षा प्रारंभे गा प्रारंभ कर विवेक तो, तो, <laughs> तो आप જી ભાવ ની રમણતા હોય તો જી ભાવ ની કરો અને પરમાત્મા ભાવ રમણતા કરી મારી પાસે આવે તું કે છે તો જી ભાવ રમણતા મજા આવે ને મારી બે ક્યા ત્યાં એટલે કરે શું છે પાકું દવાઈ પણ તમે ચર્ચી હતી આ પાણી વસ્તુ લઈ લે છે આપી દેવી પડશે ને કાયદેસર આપી દેવું પડશે હવે ભાઈ આ માધા બધું કરે તો નઈ આવડાવે આત્મા છે આત્મા વાંચ્યા વેદના ઉપરી એવા જ્ઞાની કુર ની પણ વેદના ઉપરી એવા જ્ઞાની કુર ની પણ હજાર તો તને નિર્વેદ બનાવશે શું બનાવેદ નિર્વેદ તમારો તો હાથમાં દેખાશે તો બહુ સારું છે ના બીજા નો જાણીએ વગર એને ગુનેગાર કરો બધા એને જાણી લેવાથી પછી બધું નાખજો કે નથી એની તમારે લખાવાનું પછી ગોધમાર ના કરવું છે એને મેળવવા માટે જે જતું કરવાનું હોય તો બધું જતું જ કરવાનું એને મેળવ માટે જે જતું કરવું હોય કે આપણને મળે કયું કામ કર્યું તમે ચાલી રહેતા એમના વિશે કો એ તો ચોપડી પણ આપે એમાં કહેલું છે આ દુનિયામાં છે એ વસ્તુ દેખાય આ દુનિયામાં છે ને એ વસ્તુ ના દેખાય અને નાચ ગ્રહ્મ માંથી હમણાં હવે ગધેડો ગધેડો શીંગ આપડે બેસી ત્યારે આ બધું કેમ એ નો પ્રકાશ તો નહિ ને આ બધું કેમ આવે એમ એ આત્મા પ્રકાશ તો નહીં ને એમ આત્મા અને જન્મ નહી બધો કરવા છીએ વાળી પછી ડબાઈ ડબાઈ વધારે પછી મે લોકો મસ્તી અધિકાર કરો કુડડી વાળા તો એ ઓછી થઈ ગયા જ્ઞાની છે ઓછા વાર ના લાગે તો ગાડી કાઢવ ને ટિકિટ હવે મારા પછી ના એ પછી મેં કહી ના ચાદક લાગે ચાદક લાગે છે વાતો આવું કેમ થઈ જાય સુમાની પાછું ના થવું છે એક ભાઈ છે હા જોવા જેવું એમ કેતા કે એની કુંડલી ની થઈ છે એ ભાઈ એમ કેતા દાવો કરતા આત્મા નહી બીજી વસ્તુ પ્રેરન થઈ જાય શંકર માણસ થઈ ગયા કોંગ્રેસ ના ટાઈમ આપો તો હું એવા બે કે જે બે જવાબદાર હોય ઘર ની ચિંતા છોડી અને આ જાગ્રત કરવા એવા બે જવાબદાર માણસો ને મળતો નથી બે જવાબદાર માણસો ને મળતો નથી કે સરદાર પટેલદાર માસો ની મસોન સરદાર પટેલ ની ડાયરેક્ટ લેતી ગું કુંડલી વાર ડાયરેક્ટી વાત એ ખરું કરે ને બે હજાર બે જવાબદાર બને છે ભગ્યા પછી ધીબી ના જ છે કુંડી ની લાલ કોઈ વાત રે શક્તિવત શક્તિ વાત કરે કોઈ અને મારાધ્યાત્મ નો પ્રેરણા માટે મારા અધ્યાત્મ ની પ્રેરણા માટે ગુરુ આપડી વાતમાં સભા એવા હોય કેવા આપણે આ મનમાં ભાવ જે ગુરુ આપડે મિથરા ત્યાં ત્યાં શું બધા આવે करें। आज कर दादा भाई नम है आज बताई बताये सूर्य चंद्र दृश्यो आए कहवायू तेरे गुजरात એટલે એમને એમ કહ્યું કે એમનો પ્રશ્ન એવો છે કે આ સૂર્ય ચંદ્ર દેખાય એમનો એવો મારો સવાલ નથી અને એમને એવું લાગ્યું કે એમનો એવો સવાલ હશે મેમ નદી સ્લીપ પોતાનું ધ્યાન દરવાનું એક વાર એવું કે સર તમે તમને આવે સત્ય બધું સત્ય મને એના પ્રેક્ષક વાળા હો ના ભાઈ એ આઝાદ આગળ રેડિયો પર ઉભા કઈ છે આટલા થોડા પંદર હજાર મારા ઘર મને ભેજ નથી ભેજ નથી પણ વાત આ ગમે કે આવું રીતે આ માણસો આ સ્થિતિ આવી જાય તું ચાર લોકો એમનો થયા તો આપડે તો જોઈએ ક્રિકેટ કરો પણ આ ગુના કામ ધંધો ટિકિટ લઈ તમે ટિકિટ લે હતો ક્યારે અરે સ્કૂલ માં હતો ક્યારે લંબવા માટે હતું લમવા માટે હતો ને આ જે ના જોવા જાય છે એમ્પાયર ઇન્ટરેસ્ટર ઇન્ટરેસ્ટ કેવું ગુજરાત આવી જાય બઉ આપડે આર્ય દેશના લોકો કે કે રમાણ વાળો હતો રમો એકાકની વચ્ચે છે તો જોનાનો ટાઈમ જોનારા કેતી બકરી છે આતે વધ્યા હી હોટેલા કા તો દીધી થાય છે ને રેડિયો પર હે રેડિયો ને ઇન્ટરેક્ટ કરતા છે ટીવી થઈ ગયો ટીવી થઈ ગયો કેડા રાત્રે હા હા કેડા રાત્રે રાત્રે હા હિન્દુસ્તાન જીતી ગુરુ નું ધ્યાન ધરવાનું કેટલાક ગુરુ પોતાનું ધ્યાન ધરવાનું કે છે ગુરુ નું ધ્યાન ધરવાનું કે છે એ યોગ્ય છે કે નહીં એવું છે ધ્યાન તો એટલા માટે કરે ધ્યાન આપણું ટકે એવા ભાવ છે ક્યાં ધ્યાન તકે એવા ભાવ છે ભગવાન બનાવ્યું નથી ને જગત તો સનાતન છે એવું જાણું છું હમણાં તો જગત સનાતન છે એવું જાણું હા એ સનાતન છે એના બી અનંતે તો જગત આમ છે આમ રહે છે આમ જ છે ને આમ હતું રામ રહે છે જોવા છતાંય ત્રણકાળ છે એ રિલેટિવ ત્રણ કાળ નું રિલેટિવ કેવું છે જગત ની દ્રષ્ટિએ અને આધ્યાત્મ ની દ્રષ્ટિએ તો આપડે જે છે આપડે આપડે આપડે સનાતન ની દ્રષ્ટિએ આપડું કોઈ ઉપરી નથી કે એને તો ધ્યાન લેવાનું જ નહી ને એ તો ભ્રામક છે એટલે એને હું માનતો જ નથી સંસાર દ્રષ્ટિએ હા પણ વ્યવહાર થી તમે આ માનવાનું ને હું કઈ નીચે થી નહિ કેતો વ્યવહાર થી તમારો ભૂલ્યો છે કઈ ઉપરી છે ઉપરી વેલાથી કોઈ ઉપરી છે મારો પોતાનો પોલીસ વડે ધારો ગુનો કરીએ તો વડે ગુનો કરીએ તો વડે હા ગુનો કરીએ તો વડે ગુનો કરીએ તો વડે ગુનો કરી જગ્યા ના થાય પોલીસ ગુના ભેગા થયેલા છે ને હું કોણ છું નહિ તમારા તમારા ઉપરી કોણ છે તમારા બ્લન્ડર મિસ્ટેક આ બે જ છે બ્લન્ડર્સ અને મિસ્ટેક બીજું કોઈ ઉપર થયા નહિ વગર અમને ઉપરી કરીને દબાઈ લેવું ઘરનું ખાવું ઘરના કપડા પેરી દબાવાનું ખાવાનું એટલે ઉપરી આપડે પોલીસ વાળો કોઈ ગુનો કરીને આવ્યો હોય આગળ અહી પોલીસ વાળો કોઈ ગુનો કરીને આપડે બહાર આવ્યો હોય અને આવ્યો હોય તો પોલીસ વાળા મારો ગુનો આવ્યો એટલે એ ઉપરી જ છે આપડે ગુનો કરવા માટે પોલીસ ઉપરી છે આપડે ગુનો કોઈ ઉપરી નથી અમાર થી અમારડી જ આ તો જલમર ડીઝોલ્વ થઈ ગેલાસા વાત શરૂ નહી આપના તો એક કમી છે અજે આદરશ ઠાકર ગઈ બેઠા રહે છે અમી ભાઈને બેઠા સંપૂર્ણ ભાઈને બી મેટિયર પર તમને લખાવવા નું એની જે ચેનલ કે બી મેં સુપર સુંદરયાને લખાવ્યા ના તો છોપડી આપો એમાં વિખેપ કેમ આવે ચિંતન આરકી ની કર્યા કરે છે જેમ જેમ એ દાડે ધારે ઉઠા થતા જાય છે એ ટ્રોકી ખાલી થતી જાય છે તેમ તેમ આપણું વસ્તુ જે છે તે ટ્રોકી પદ ખાલી પધરા પૂરું થઈ જાય છે નથી દ નથી કોઈ આપણો લાગે કદી કરવી નથી ગયા પછી એટલે એ નથી હોતો ને તમે અહી નથી હોતા ને ત્યારે એ પ્રયત્ન કરીએ પણ હા હા પણ એમાં વિક્ષેપ આવે એ ધીમે ધીમે ખરાબ થઈ જાય કારણ કે હજુ આપણને બઉ ટાઈમ પરિચય નથી ને લોકો ને કેટલા બધા કાયદા પરિચય હોય બસ રિક્ષેપ આઉટ થઈ જાય નિકાલ થઈ જાય હા હંડ્રેડ પર્સન્ટ અને અજ્ઞાન હંડ્રેડ પર્સન્ટ હતું તે અજ્ઞાન કર્યું હજુ મળે તો વિક્ષેપ કરેલા છે કે નિષ્પક્ષપાતી વિચાર છે કોઈ પક્ષપાત નથી ભગવાન નિષ્પક્ષપાતી હોય કે જ્યાં સત્ય મળતું હોય ત્યાં લઈ લેવું જોઈએ કે છે લક્ષ્મી જેમ જે આપણી તમને સારી હશે ને સુમનભાઈ તમે પછી વાતચીત ના કરી એમાં છે ને નિકા આ સાહેબ પૂરું નહીં કરે પણ પૂરું કરી લીધું પૂરું કરી દેજો જે કાતર આ તો ચોક્કસ માં કે પેલા માં જે ક્રમિક માર્ગ માં છે ને એ જીવન નો અંત આવી જાય છે મન મારતા આશાઓ મારતા વિશ્વાસ મારતા પણ આમાં એક વખત થાલ આવી જાય કામા માર્ગ કામા પરિવાર ના અનુભવ માં આવે છે નીચે ઓફ ખોદો ને બધી પ્રકાર દર્દો કેન્સર આવતી કેન્સર હાર્ટ મટી નઈ તો આવું કેટલા છોકરાઓ છે કેટલો સુંદર પુસ્તક છપાવીને ચારી હજાર રૂપિયા મારું આવે ખરી આવે સમજાય વર્તન બોસ વર્તન બોસ કેવાય મોડા મન મત એવું છે મજા ગોઠેલ નઈ હાથમાં રેકો ગયો રડે ગરમી લાગે તો રડે ઠંડુ હાથ માં આઈ જાય લોકો બાર નો મારા થઇ જાય રાત માં રાત્રિ નથી કરે